दिनेश, भी कही छे? दिनेश दिनेश क्या छे? छे? आया बले बले. फोन कर आवे. आ, आ कविराज फाइल फाइल कौन था? को सुना कोई चिल्लाते फाइल फाइल फाइल करके कौन? हा? કાંતિ આનંદજી કાંતિ આનંદજી ચિલ્લા પડતા ફાઇલ કભી ચિલ્લાતી નહી દાદા ભગવાન સમજ દી જોરસે ચિલ્લા તો કમાલ કરી નાખી દાદા એ કેમ નથી આ શબ્દ આવ્યો શું વાત કરો છો ના એવું નહી કેવાય શાસ્ત્ર પુરુષો ના કહેવાય પણ શાસ્ત્રો ખોટા હોય શકે નહીં પરંતુ એમાં રહેલી ગમ જે છે ને એ કોઈને પડે આગમ નહી પણ એ કે આ છે ને એ ગમ છે એટલે આગમ થઈ ગયું શાસ્ત્ર ઓરફા કેવી રીતે આગમ શું થાય તો છે બધી રીતે ભગવાન તો બહુ પાકા એટલે તમે બધા બધા જગ્યા આપજો ત્યાં આગળ બેઠા છો ને તમે આપતો પુત્ર કેવા બધા એટલું રાખવું જરા કોઈ વડીલ આયા હોય કે કોઈ તો થોડુંક રાખવી જગ્યા એટલે ભગવાન તો વ્યવહાર નિશ્ચયની સાથે ત્રાજમાની સમદાડીએ રાખતા સમદાડી તાજવાની દાડી એક પરમાણુ પણ આમ કે તેમ ના થાય એવી રીતે વ્યવહાર રાખ્યો છે ભગવાને અને એવી રીતે રહ્યા પોતે અને એવી રીતે એટલે એમને જોવા તો બધાનો આનંદ જ આવે ને એ સદ જોતા જ એક પરમાણુ આમ કે તેમ ના થાય દાડી એકદમ સ્થિર થઈ ગઈ કેવળ સ્થિર ભગવાનની એટલે તો ધર્મનો કાંટો વ્યવહારથી કહેવાય છે અને વિતરા શાસનમાં વીર નો કાંટો ક્યાંથી હોય ઉડતા કોઈ થોડો સ્થિર હોય રહી નાખે ખરો સ્થિરતા કઈ થી આવે ચાલો જય સચિ કવિરાજ થોડા લઈશું પદ થઈ ગયા છે બધું આપણે રાખીએ કલાક શું કલાક નો પંદર મિનિટ આપણને આપો ચાલો સુરેશ તમે પૂછ્યું છે આ ગુજરાતી ના છે હા તમે અંદર પૂછ્યું છે ઓકે છે એક એક મહિના સીડીઓ નીકળી ને બધી એટલી બધી મહેનત કરે જબરજસ્ત એને જીતુ ભાઈ બે બધા અને કવિરાત હેરાન કરે થોડા નહી આવો મારી જોરત બઉે છે ઉપયોગની ગોઠવણી કર્યા પછી કયા આધારે ગોઠવણી ખસી જાય છે અને કયા આધારે પાછી આવે છે જે દિવસમાં વારંવાર થાય છે તે સમજાવવા અને તેને નિરંતર રાખવાનો ઉપાય બતાવવા કૃપા કરશોજી તો સુરેશજી ઉપયોગ ની નિરંતરતા એના માટે એ ઉપયોગ અંદર કામ કરી જ રહેલો છે આપણા બધા મહાત્માઓમાં જેને દ્રષ્ટિ પ્રાપ્ત છે બધામાં કારણ કે ગોઠવણી થઈ ગઈ છે આખી અને દાદા ભગવાને જેવી ગોઠવણી કરી દીધી આખી સ્વિચર ફેરવી નાખી કે અમાંથી પ્રખ્યો પ્ર એટલે વિશેષ જ્ઞાન વિશેષ જ્ઞાન એટલે દર્શન સાથેનું જ્ઞાન શું કહ્યું જે જ્ઞાન વ્યવહારમાં વ્યવહાર ને સમશ્રેણીમાં રાખે અને નિશ્ચય ને નિશ્ચયમાં સ્થિરતા પ્રદાન કરે આ વચ્ચે એવી આખી મશીનરી ફેરવી નાખી એટલે આજે પ્રજ્ઞાને પણ મશીનરીનો ભાગ કહેવાય જરૂર પરંતુ કયો કે ભગવાનના પક્ષનો કયો હા એટલે અમાથી પ્ર કોમન છે કારણ કે જ્ઞાન પ્રકાશ એ પ્રજ્ઞાની મશીનરી બરોબર ગોઠવી દીધી ડોક્ટર સાહેબ કે છે અમારા પ્રજ્ઞા સમજવા જેવી ચીજ છે સાહેબ ખરેખર એ આપણી કોઈ આપડી રીતે સમજી એવું નથી એ એટલે એને કોઈ પણ પ્રકારે અળવા જેવું નથી ચાલે જેનું પુણ્ય ભાગ હશે એને ગોઠવાઈ જશે પછી ગાંડું કોઈ ગાંડાથી થયું હોય તો ગોઠવાઈ જાય પણ બનતું નથી એવું બનતું નથી જ્યાં જેટલું ડાપણ એનાથી એની ગોઠવણી એટલી ડાપણવાળી થાય નહીં તો ના થાય સાહેબ તો દાદા તો આખી દુનિયાની ઓટીમાં ગાલી ફરનારા તે દાયા જ કેવાય ને કેટલા હમ વૈજેસ્ટ પુરુષ પુરુષ છે પુરુષને દાહાયા કયા શું કહ્યું અને આપણે હું પુરુષ એટલે સ્વરૂપ સ્વ સ્વરૂપ આત્મ સ્વરૂપ એટલે પુરુષ શબ્દ એટલો જ મોટો છે હમ એ ઉપયોગ ત્યાં લાગવું પડે છે હમ પુરુષ સ્વભાવને અને આપણી પૌરુષી જીવવાની શક્તિ છે પ્રજ્ઞાએ કરીને વચમાં અંતર આત્મદશામાં ત્યાં ઉપયોગ રહેલો છે ચિંતા કરવા જેવી નથી એટલે કંઈક નિરંતર થાય બધું છે નિરંતર કારણ કે આ જે જેને દ્રષ્ટિ પ્રાપ્ત છે ને એને પ્રતિ સેટ થઈ ગઈ છે આખી એ સેટ થઈ લે એમાંથી કંઈ ખસે નથી અને મૂળિયામાંથી હા સિવાય કે પોતે જાતે એનું હામાવારીઓ થઈને ખસી કરી નાખે મૂરિયા હાથે ઉકે નાખે એના તાકાત તો નથી પણ એવું જીવી જાય કારણ કે પ્રાપ્તિ થઈલી છે ને આપણે આપણી પોતાની કમાણી ન શું કહ્યું પોતાની કમાણી હોય તો ના જાય સમજીએ છીએ આપણે કમાણી એટલે કઈ કમાણી કઈ કમાણી કે જેમ ખર્ચાય તેમ વધતી જ જાય એ કમાણી છે આપણે બધી હમ બાકી કમાણી તો આપણે જાણીએ છીએ લોકોને બઉ આપણે બેંકમાં બેલેન્સ સાચવી રાખવું પણ રહેતું નથી બધા જ જાણે છે કે શરીર જ મારા પર રાખવી પડે છે કે અમારા સ્કૂલના પગારો કમાણીનો અર્થ જ છે ને આખો કમાણી એટલે ભગવાનની હાજરીમાં ભગવાનની ભાષા દાદા ભગવાન ખુલ્લી કરી અને ઉપયોગમાં સ્વરૂપે કામ કરે છે આપણા સત્સંગમાં बता ने बहुत सुंदर लाभ आप चलो आगर जाइए हिंदी हमेरी लुक्खंड कहा गई बहु कमा लुक्ंड वाली वो ये हाथ बचा कर देखा ये जोधपुर वाली है मीठा वाली मीठा वाली उसको मीठा वाली बोलते है उनका पप्पा जी सॉल्ट का होलसेल व्यापार करते थे करते आज भी करते हैं? है लेकिन अभी तो उसका दंदा लुक्न फैमिली का हो गया में <laughs> बदल गई सब कुछ लेकिन तू ऐसी ही रही। तू अच्छा अच्छा तो वो पूछती है अनुभूत सूत्रों में से नहीं सूत्रों में से दादा भगवान के तीन आपता सूत्र लिए हैं લેગે તો હિન્દી બોલે કે ગુજરાતી મેી મેવાનગી હૈ સૌ કી ચેગા લેકિન તો હિન્દુસ્તાન કે હે ને ચલને દો ચલને દો તીન હજાર સાતસો બાસઠ सूत्र नंबर आपता सूत्र नंबर चैतन्य अविनाशी, अविनाशी गुजराती गुज्रा, कैसे पड़ा आपने बार, मैं में मिली थी तो आपने मुझे था। मैंने मुझे नहीं आती आ, आपने ना था आप बोबर है હિન્દી કરીબ સાત સોગ હોતાુદ્ધિ પ્રકાશ ને ભી થોડા હિન્દી મેતાવાણી કાશા એ આપતા સૂત્ર કાલે હેરે યોગેશન સાહેબ જી હૈનિશન સેન્કશન જૈસા પ્રેસિડેન્ટ કા સિક્કા લગતા લગાવે તો હોયગી લગાઇગે સાહેબ આપ સબ બોલો લગા દો જલ્દી હિન્દી હિન્દી ભાષી ચૈતન્ય અવિનાશી છે અચેતન પણ અવિનાશી છે પણ ચૈતન્ય તત્વ સ્વરૂપે જાણવાનું છે ને તત્વ સ્વરૂપે અવિનાશી પણ સમજવાનું છે હમ तत्व स्वरूप अविनाशी पर समझवाशी समझ है समझ गया तो दोनों को अविनाशी कैसे बोलते अचैतन्य को आप अविनाशी कैसे बोलेंगे तो वो स्वभाव से बताया है और स्वभाव हमेशा अविनाशी होता है क्या बताया स्वभाव हमेशा अविनाशी होता है। आपको क्या लगता है स्वभाव तो अचैतन्य स्वभाव से अविनाशी है लेकिन कौन सा स्वभाव पुतगल स्वभाव क्या बताए तो पुतगल स्वभाव से अविनाशी है लेकिन विभाव से अविनाशी नहीं है हाँ. समझी हाँ. और स्वभाव और विभाव इतना फर्क है इस ढंग से स्वभाव में उसको समझना है अचेतन को अचेतन को अचेतन महीना चेतन ने ऐसा नहीं हमेशा चेतन की हाजिरी में ही है तभी उसको पुतगल समझा जाएगा नहीं तो नहीं पुतगल का मतलब यही है तो उसका क्यों विस्तार से समझना हो हमें तो पुतगल वो पूरण हुआ है वही गलन हो रहा है पूरा क्या हुआ था तो विभाव पूर्ण हुआ था क्या विभाव उसमें से पुतगल स्वभाव में आ जाने के लिए वो विष निकल जाता है जितना भी निकलता है इतना स्वाभाविक होता जाता है तो पुदगल जीवन तो शरीर को बताया अर्थात मानव मनुष्य शरीर को भारत में जन्म पाया हुआ उसका जितना विभाव निकलता गया इतनी वो पुदगल की व्यवहार से स्वच्छता होती गई साहब आगे सीताबेन आई है આપણે નાઇજીરિયા કે સંપતિ દાદારામજી આપે આપ સમજી હૈ બરાપશ પ્રશ્ન હૈસે તો બડે બડે લોન મેળ જાતે બહુ બડે લો સમજે તો જીવ અજીવ શાસ્ત્ર મેં તો બતા દ लेकिन अजीब समझना बहुत मुश्किल है अगर अजीब समझा तो कल्याण हो गया अजीब बइना हम क्या समझते हैं कि है वो ऐसा समझ लेते हैं हम नहीं, नहीं नहीं वो जीव के साथ वाली विभाविक अवस्था है उसको अजीब बोलते है क्या बताया बोल जीव की अवस्था है उसको अजीब और विभाविक अवस्था किसकी जीव की नहीं पुतगल की इतना ही समझना है बाकी उसका स, विस्तार करके सात तत्व बताए नौ तत्व बताए असल में दो ही है जीव और अजीव और कुछ नहीं है लेकिन वो व्यवहार में पड़े हुए हम सब है तो उसको समझने लिखे व्यवहार से विस्तार किया उसका क्यूँकी व्यवहार में सब आते हैं अवस्थाएं कहीं कई प्रकार की आती है कई कई प्रकार की अब समझ गई आगे जावे चलो कौन हाँ जी हाँ जी આપણે સ્વભાવમાં જેમ જેમ પરિણામ પામતા છે તો જ એ નીકળે એવું છે ને તો નથી નીકળે એવું અને એને એનું એને હર્ટ કર્યા વગર શું કહ્યું અરે બઉ રિએક્ટિવ છે પૂતગલ આમે કરે ને તો ડબલ ફોર્સ થી તમારે આવી જશે આમ તો ખરી રીતે ઓપોઝિટ કે છે સમજાયું ને જેટલું કર્યું भगवानी आजी ना कैम करवा समझ आखी आजी बेतन तो नाता परमानंदी એટલે દાદા એ કહ્યું ને ભગવાને આ વિશ્વમાં પૂતગલ નું કરે નાક બીજું કોઈ ના કરી શકે એટલે જે કરવાની ભાષા ને સંજ્ઞા છે સારા વિશ્વમાં ચાલે એવી સારા વિશ્વમાં એટલે દાદા ભગવાને જ આ બહુ મોટા મોટું આખું મિસ્ટ્રી અને જેનું ગુર રહસ્ય ખુલ્લું કર્યું કે જગત શું છે જગત કેમનું છે જગત કેવી રીતે ચાલે છે જગત કોણ ચલાવનાર છે જગત સ્વભાવ શું બધું વિસ્તારથી એમને ખુલ્લું કર્યું અને જયારે અમીન સાહેબે કહ્યું જગતનો અર્થ કર્યો ને એ તો વિદ્વાન છે ભાઈ વિદ્વાન છે જય જગત એટલે જે જન્મેલું છે તે જઈ રહ્યું છે તે જન્મેલું શું દે સોરી અને જઈ રહ્યું છે શું તો કે સ્મશાન ભણ્યું આપણે એવું તો નહી કહીએ પડશે મુક્ત કર્યા તો જન્મ પામવો જ્યાં સુધી પોતાનું ભાન નથી થયું ત્યાં સુધી એ તો બેઝિક છે વાત પણ એટલી આખરી વાત કેવાય નઈ આજે બધા નહીં તો બધા પાછા પોતે પોતાનું એ થઈ જાય સમજે એ પૂતકલ સ્વભાવને પામે છે એનો સ્વભાવ ગુણ છે જે સ્વભાવના ગુણે કરીને તો શરીર જન્મ પામે છે નહી તો શરીર જન્મ પામી ના શકે સાહેબ સમજતા જઈએ જેમ જેમ સમજાતું જતું જાય તેમ તેમ પૂતગલ એના સહજ સ્વભાવમાં આવે એટલે કે આપણું જીવન શરીર છે એ સાહજિકતા અને સરળતા ને પામે સાહજિકતા પામવી એટલે કુદરતના સંચાલન થી છે એ કુદરતના સંચાલનથી એટલા ભાગે એટલા તો રહેવાન કેમ કે સાહજિકતા આપણી જીવનમાં સાહજિકતા એટલે ઘણી બધી રીતે દાદા સમજાવ્યું છે કે સુપરફિશિયા એટલે શું કે સામાન્ય ભાવ કે છે એને સામાન્ય ભાવ શું કહ્યું સામાન્ય ભાવ એટલે આપણે થી જે છીએ કુદરતી હજુ ત્યાં આગળ હું એમનો કોઈ પ્રતિકાર નથી કરનાર એ જેમ છે તેમ રહેવા દઉં છું મારો સ્વભાવ છે જોવા જાણવાનો બસ એક મારું નતું તે આજે હાજર થઈ ગયું છે એટલે હું જોઉં જાણું તો એની એની રીતે ચોખ્ખું થઈ જાય છે બઉ તમને આકૃ સ્ટેટમેન્ટ કહીએ છીએ એ સાથે બને છે વાદળ સૂર્ય આછું પાતું થાય છે પ્રકાશ આવે છે ખસે છે પ્રકાશ આપવો પ્રકાશવો બે સાથે સાથે બને છે એ બરાબર નથી બનતું યુગપ યુગપત આને કહેવાય છે યુગપથ એટલે દર્શન સાથેનું જ્ઞાન સાહેબ દર્શન સાથેનું જ્ઞાન દર્શન એ વ્યવહારમાં આપણો વ્યવહાર ચલાવવા માટેનો બધો સામાન્ય ઉપયોગ છે અને જ્ઞાન હું શુદ્ધાત્મા છું આ ફાઇલ સાથે રહીને એમાં હું મારું શુદ્ધાત્મા પદ પાકું કરનાર એવો હું જ્ઞાન એટલે કે એ પ્રજ્ઞા લેવલે કરીને અંતરાત્મા દશા કરીને હું શુદ્ધાત્મા સ્વરૂપ થતો જતો જઉં છું સમજવું અને શુદ્ધ આત્મા તો કવિરાજે કહ્યું ને ચોવીસ તીર્થંકર પ્રજ્ઞા અંતરાત્મા દશા શું છે કે સભાનતા છે કે હું શુદ્ધ આત્મા છું હવે સભાનતા પરિપૂર્ણ થઈ જાય એના માટે પ્રજ્ઞા એક એજન્સી છે એજન્સી ભગવાનની એજન્સી છે અને ભગવાનની એજન્સી હોય એમાં ગરબડ સડબળ હોય ખરી સાહેબ અને ગરબડ સડબળ સીધી કરનારી હોય કે નહીં કરે કે નહીં પરવાનું અહિંસક આટલું સમજ ભગવાન અહિંસા નો પ્રિન્સિપલ પ્રમુખ છે મુખ્ય છે દાદા ભગવાન બહુ કહ્યું છે અહિંસાની પુસ્તિકામાં આપણને અહિંસા તો એટલું સહેલું નથી સમજવું પછી અદભુત છે મહાત્માઓને દ્રષ્ટિ મળે છે બધા અહિંસક સ્વભાવ થઈ ગયેલા છે પરંતુ એ પ્રમાણે પોતે અંદર ધર્મ આપણું અહિંસક સ્વભાવ ખુલ્લો કરે છે જો આજ્ઞાધર્મ જેમ છે તેમ શાબ્દિક નહીં શું કહ્યું બધાને લાગશે અને એકમેક્યા કરે એક જ આપ્યા કરે ના નથી સાહેબ જો અવસ્થા એક એક ફરતી એની આવતી હોય તો આ હોઈ શકે બહુ પ્રખર પુરુષ હતા ખૂબ ગજબ એમનું વિચાર માર્ગમાં પણ બહુ ગજબ નું ભગવાન પછી વ્યવહાર સાથે રહીને વ્યવહાર એટલે ઘરમાં રહીને આજે આટલી પ્રખર વિચારણા કરીને આગળનો અનુસાર હોય નહીં તો હોઈ શકે નહીં શક્ય જ પરંતુ જો જન્મથી જ આવે છે એક બાજુ હિન્દુ સંસ્કાર છે બીજી બાજુ વિતરા જૈન સંસ્કાર છે બે રીતે છે એમને સમજાવ્યું ને એટલે એમના બધા અનુભવમાંથી જે પ્રમાણથી નીકળ્યા છે એ બધા એમને પ્રમાણ પ્રમાણે માણી શકે છે કારણ કે વેદાંતીઓએ પણ એમને પ્રશ્નો કર્યા જૈનો એ પણ કર્યા બધી રીતે આવ્યું છે એમને અને એમને કહ્યું કે વેદના ક્ષય થતી વેદના ફરતી એ જ ક્ષય થતી વેદનાનું નિમિત્ત નથી બનતી કારણ પણ નથી બનતી એટલે કે અવસ્થા કહી આ એક અવસ્થા ગઈ પછી એ ગયેલી અવસ્થા પાછી ફરતી કેવી રીતે આવે સીધી વાત છે અને એટલે મીના આઈ છે ગ હોય તારે પેલા શું નિલેશ તું જયારે બોલવાનું લે નિલેશ સાત વર્ષ નો છોકરો ના દીકરો સાત વર્ષ નો તો એને પ્રશ્ન કર્યો તો બોલી શકીશ તું એ શું પ્રશ્ન કરે છે કે દાદા મારી મમ્મી છે તો મમ્મી છે અને બીજા બધા છે આ જુદા કેમ પડે છે હજુ આગળ બેસવા દેજ હા શરી બેન રાખી ના બોલ જલ્દી મોટે નથી હમણાતું બોલો તમે બોલો નથી જુદા જુદા મોડા કેમ છે કેમ સરખા નથી પછી શું જવાબ આપ્યો દાદાજી એ સાત વર્ષ નો છોકરો હા કવિરા આપણે મનુષ્યના જીવનમાં બહુ કામ લાગે એવી વાત છે જો આપણે સમજીએ તો અને આપણે કાળનું સ્વરૂપ તત્વ સ્વરૂપે સમજી શકીશું સમજાવ્યું ને અવસ્થા અવસ્થા સ્વરૂપ છે આપણને જ્ઞાત રહેશે આપણને અને હું હું સ્વરૂપે છું પણ કઈ જો સ્વભાવની અવસ્થા હોય તો આખા વ્યવહાર નિશ્ચય સાથેના વ્યવહારનો બે હાજરીનો એ જ વાત આવે છે સ્વભાવમાં તો અવસ્થા એ અવસ્થાઓ લાગુ પડે છે પૂતગલને લાગુ પડે જેટલી ચેતનને આપ સમજ્યા થઈ ગયું ભાઈ આગળ જઈએ બે છે આગળ જો ઓબ્જે તારી જગાએ ગયો છે હું એની એ જ વખત એ હોય તે હમણાં પેલો આગળ આની આગળ ઓક્યુપાય કરી હતી ને ફરતી એની નહીં કરી શકું હા ઉદિત પિસ્તાલીસ આગમો ઓછા પડશે જઈને જે વ્યવહાર ના પચીસ છે તેના નિશ્ચયના બે સરખા છે એ ઓછા પડે સાહેબ અને એ સમજાવવા માટે તો ભગવાન ભગવાન આગળ પ્રમુખ ગણધર ગૌતમ સ્વામીથી અને બધાના વતી જે પ્રશ્નોત્તરી થઈ અને જવાબ મળ્યા એ આખું કુદગલ અને આખા વ્યવહારને એને બધું સમજાવ સમજવા માટે આખું અંગ નીકળ્યું અંગ શું કહ્યું અંગ અંગ જ્ઞાન અનંગ એવું આપણું શુદ્ધાત્મ સ્વરૂપ એને સમજવા માટે જ છે શું કહ્યું સ્વરૂપ છે કે નહી બોલ ને છેડો હોય પણ બિગીન કઈ લાવો તમે ચાલો જવા દે બધું એને છેડવાટ કેટલી કરવાની આગળ જઈએ સ્વરૂપે પૂદગલ એ તત્વ છે પણ એ તત્વ સ્વભાવથી સમજશો તો કારણ કે એનો સ્વભાવ શું છે કે જે સ્વભાવ કરીને છે એ સ્વભાવે હોય તો જ પેલો વી થાય તો નહીં થાય હા કારણ કે સ્વભાવ છે સ્વાભાવિક પ્રખર ગમે તે અશોધ નહિ સમજી ગૌતમ સ્વામી આટલા સમર્થ પુરુષ નથી સમજી શક્યા કેટલી સિદ્ધિ બધી હતી સમજાય છે ને પરંતુ બધ બહુ ઊંચું હતું એમનું ઘણું ઊંચું એટલે એમનું આજ્ઞા ધારક પણ સમર્પણતા હતી અને ખાતરી કરીશ પણ મને આ લાગતું નથી પૂછી લઈશું છે બહુ સરળ આવા સરળ પુરુષનું છે અને પણ એ કેટલા અવતારો પછી આવા સાહેબ બઉ ભારે છે બધું સમજ્યા એટલા ટૂંકા ટચે આપી દીધું ને દાદા એમ જ રહ્યા કરો ને આપણે બધા વ્યવહારમાં ક્યાં મળવું સમજાયું કે નઈ બહુ વિચાર નહી કરવો આગળ જઈએ છીએ સૂત્ર નંબર આઠસો आत्मा अरूपी छे ने रूपी छे। एकलू रूपी बोल सो तो खोटो देहनी अपेक्षा एक रूपी छे ने खरेखर अरूपी छे एकनो नो आग्रह कर तो खोटो ठरसे ज्ञान थाय तो अरूपी छे तो शून्य में પૂર્ણમાં આમ છું બોલી ના ધમધમાટે એટલે મજા આવશે એ છે કે બઉ મજાનું છે સબી બેન ચાલવા દઈયે શૂન્ય છે ફરિયા છે ફરિયા શું કે છે કવિરાજ કે જાણવામાં પરિણામેલી અનંતી અવસ્થાઓમાં હું સંપૂર્ણ શુદ્ધ છું સર્વાંગ શુદ્ધ છું કે બોલતો નથી પોતાનું હીરાપોર બતાવતો નથી છતાં હીરો હીરો જ છે પરિપૂર્ણ થવો જોઈએ અવસ્થા માત્ર અને એમાં મુખ્ય પછી છેલ્લા માં છેલ્લું મન ઉપર જાય છે મન વાણી ને કાયા એને ક્રમ કેવો છે કે કાયા થી વાણી પર જાય પછી મન ઉપર જાય એવું છે પણ એમને ખુલ્લું થાય તો કે મનોપર જ્ઞાન થયું પણ એ ભગવાન જાણી શકે છે એવું નથી મનો પર જ્ઞાન એટલે મને જ્ઞે છે એનો જ્ઞાતા છું એને મનો પરિ જ્ઞાન કહ્યું શું કહ્યું મને જ્ઞે છે એટલે ફાઇલ શબ્દ મૂક્યો દાદા એટલે ફાઇલ ન બોલવું પડ્યું કે ફાઇલ નો સંભાળ નિકાલ ના કહ્યું દાદા બહુ વચન સાથે વિચાર કર્યો કોઈ થોડો વિચાર કર્યો તો વ્યવસ્થિત એવું કાચી પાયા નથી કે વ્યાપક ના પહોંચી વળે હ અને એને શોધવા જવું નથી પડતું ખોરવા જવું નથી પણ ઓટોમેટિક થઈ જાય એટલે પોતે જ પોતાને એની અંદર છે આ વ્યવસ્થિત શક્તિ કરતા છે એટલી ગંભીર આજ્ઞા છે એને ઓછામાં ઓછું શબ્દ કરશો કામ કરશે ચાલો બહુ નથી પસરી થોડીક આ શબ્દ આ શબ્દ ક્યાં પસરેલો બહુ પસરેલો શબ્દ એટલે પરિ છીએ આપણે શબ્દ થી છૂટવા માટે આ સત્સંગમાં પરવન સારી થાય છે અને શબ્દ એ જ માધ્યમ છે પરંતુ કયો શબ્દ બાંધનારો પણ હોય શકે અને શબ્દ શબ્દથી મુક્તિ કરાવવાનો પણ હોય શકે એ શબ્દની કિંમત છે એટલે અનુભવવાણી કહી અનુભવવાણી કહી હમ એક શબ્દ ચેતન સ્પર્શ કરીને નીકળે છે દાદા કે છે ચેતન સ્પર્શ કરે છે એટલે મહાત્મા અનુભવ થાય છે પણ જેટલું આ છે દાદા એ ખાસ કહ્યું હતું બહુ કે તમે મહાત્મા થોડા ભેગા થાવ બે થાવ પાંચ થાવ દસ થાવ પંદર થાવ પણ જનરલ થાય ત્યારે સત્સંગમાં આપણે અનુભવ છે ને એની જ આપણે થાય એટલું જોજો ખાસ કરીને દરેક ને અનુભવ તો થાય છે નથી તો તેવું બની શકે જ નહીં એટલે પછી આપણે સેલમ આપણે સરસ દાદા દાદા એમને ખોર્યા નથી કવિરાતને દાદાએ કહ્યું તમે આવું કરજો પણ મળી ગયું સાધન જુઓ આ છેલ્લામાં છેલ્લી પર આ ભક્તિ મળી આપણને હમ કીર્તન ભક્તિ કીર્તન શબ્દ બહુ મોટો છે બહુ મોટો છે એટલે કીર્તન ભક્તિનું વિજ્ઞાન ભણાઈ ગયું પાછું એટલે સહેલા સહેલી રીતે આખું વિજ્ઞાન સમજાતું જ જાય એવી અને આમ તમે જવા જાવ તો ધમ નીકળી જાય એવો છે બધો ધમ નીકળી જાય હોય એક એક ઇન્દ્રિયને ક્યાં દમ તો પછી શબ્દને ક્યાં પહોંચી એ વાણી કારણ કે ના બોલે મૌન પાડીએ બધી પ્રેક્ટિસ બહુ પાડીએ ને પણ અંદર તો પછી અંદર શાંતિ થાય કે ના થાય પણ અંદર અંદર ક્યાં બોલે છે તમે અંદર બોલો છો ખરો વ્યવહાર જ એનો છે અંતર હમ પણ એને સમાન થવા માટે આપણે શબ્દથી મુક્તિ પામવા માટે આપણે આપણી ભાષા ખુલ્લી થઈ છે પ્રજ્ઞા દેવી કે છે કે હું તમને બોલાવું છું એવી ભાષા બોલો ને એ કે છે પ્રજ્ઞાદેવી કે છે હું બોલાવું છું બોલો તમે કનુભાઈ તમે અંદર બહુ ચલાયા કરો તમારી ભાષા મળો કેટલી બધી કરો તમારી જોડે ભાષાથી રિલેટિવ કરે અને રિલેટિવ ભાષા અંતર વાંચા સમાન થતી જતી જાય તેટલી જ આપણે શબ્દથી મુક્તિ પામતા જઈએ અને આપણું જ્ઞાતા દ્રષ્ટા બહુ સારી સમજમાં આવે હમ એટલે ભાષાનો આપણે શુદ્ધાત્મા છે પ્રજ્ઞા છે ને ખુલ્લો થયો એટલે પડ્યા હોય તો આપણે આપણી જોડે મથ પડે છે સ્વાધ્યાય કયો હમ ઉપયોગ મય રીતે તે પણ પાછો કઈ રાત થોડું પાણી બાળી દઈએ ચાલશે ભાઈ આગળ જઈશું થોડું આપણા આવે તો હમણાં આવે अरुपीन, सम्य प्रकार सुंदर आश्चर्य लगे आ जगत जो कह रूपी अरूपी ने ग्रह ग्रह अजरज જગત નું બધું વ્યવહાર જોઈ ને ગ્રહણ કરવા જાય છે એનો વિસ્તાર ચલાવો બીજું બધા તમે મરણ તમારી માલિકા બોલતા સર ચલા 站出来站出来 ભટકતો થઈ જાય ભટકતો રૂ કે રૂ કેવાય આ તો સારું છે ને એક્ઝિટ છે ચાલ ચાલ ચાલ મનવાણી શન ના એટલે એ અમારા બાપુજી બાપુજી તો જાણે કે કનુભાઈ જરાક આવો છે ને કે અંબાનાલ ભાઈ કનુભાઈ દેન્ડર આઈટમો બધી તૈયાર કરવા આપે પહેલું અને ટેન્ડર બધું પતી જાય આ તું થાય પછી દાદાને આપવું એમાંથી એક બે ભૂલો બતાવો તે ખુદારી લઈએ બધું કરવું પડે છે કે ભણ્યા એટલે ભૂલો ના કરીએ એવું થોડું છે કે ભણ્યા ભણ્યા વધારે ભૂલો કરે એટલે ટેન્ડર બધું બધા દાદા હા ઠીક છે આવો સીલ કરી દો એટલે સીલ કરી દઈએ ટેન્ડર અને પછી જો હું બોલાવું છું પ્રમાણે દીદી કરો હા કે હે ટેન્ડર આ જે કામ છે એ આ સ્ટીમર અમે તરતી મૂકીએ છીએ તારી ઈચ્છા હોય તારે ડૂબી જજે પણ અમારી ઈચ્છા નથી આવું બોલાવના હોય એટલે પછી ટેન્ડર આવ્યું કે ના આવ્યું પેલે તેને હવા કાઢી નાખી શું કરે હવા કરી લાઈન બોરબર થી બધો કેટલો સલામ સેલી ભાષામાં સુક્ષ્મ બોધા મળી જાય છે આ તું માનું છું એ નથી આટલું જ કહેવા માંગે પણ વિસ્તાર કરવો જ પડે ને વિસ્તાર કરે નહી વ્યવહારનો અને કઈક ચંચુપાત થાય નહી અર્જુન ને થયો નહીં ભગવાન સમજી ગયા કે આને જોતા શીખવાડીશું તો જ થશે એટલે એવી ભૂમિ ઉપર એને જ્યારે જોતો કરી દીધો અને ભગવાન આવે સમજી ગયો અને હું મને ભૂલી ગયો મને આવી ગયો હું આવે હવે ભૂલું ના એવો કાયમ ન થઈ ગયો હું તો પછી આપનું વચન અને હું કરીશ તો કહે તું ભગવાન મૌ રહ્યા પછી બોલવાનું ના રહ્યું આવે એને સમજ પડી ગઈ પણ દ્રષ્ટિ પાછી લઈ લીધી જો દ્રષ્ટિ પાછી ના લીધી હોત તે અર્જુન લડી ના શકે હોત કારણ કે એ દ્વાપર યોગ્ય હતો કેવો હતો દ્વાપર યોગ્ય પણ એ એકતા સ્વરૂપ પડશે કઈ જઈશ તું સમજાયું કે નહીં એટલે બહુ અદભુત છે સુંદર છે રૂપી અનુપી નો પડી ગયો હોય એમાં હોય તેને રૂપી અનુપી થઈ ગયો ને આગળ જવું હ છેલુ તીજુ સત્ય સૂત્ર છે 3823 આત્માનું અસ્તિત્વ એ થિયરી ઓફ રિલેટિવિટી આત્માનું વસ્તુત્વ એ થિયરી ઓફ રિયલિટી અને આત્માનું પૂર્ણત્વ એ થિયરી ઓફ એબ્સોલ્યુટિઝમ અમે થિયરમ ઓફ એબ્સોલ્યુટિઝમ છે એવું દાદા કહે છે એટલે કે રિલેટીવી પૂરેપૂરી પરિપૂર્ણ આવી ગઈ રિયાને વસ્તુ સ્વરૂપે કાયમ ના જે છે રહી શકે છે હાજર રહ્યા એટલે એમનું થીયરમ પૂરું થઈ ગયું ક્વા ઇઝી ડન એવું લખે છે ક્યુ ઇડી એવું કરેલું બનેલા જ આપણે થિયરમ પૂરો કરો કે પછી એમાંથી રાઇડર ખોરી કાઢે તો આના પર ત્યાં પૂરવાર કરો કે છે ઊંધું કરો શું એટલે દાદાએ કહ્યું કે તમને રાઈડરો આપી દીધી છે જવાબ તમને આપી દીધો છે હવે તમે તમારું થિયરમ પૂરું કરી નાખો આટલું જ કહ્યું દાદા હું સાદા શોધો બોલીએ દાદા પણ થિયરમ તમારાથી નહીં થાય એની રીતે આપી દઉં છું કે છે લો આટલી જ રીતો છે એની લાંબી નથી ભાઈ કેટલી નાની છે કે નહીં કે રીત નાની છે ને તું શું કેસર પડે પણ તું સમજી ગઈ સમજી ગઈ ને વાત આગળ જઈએ કે નહીં હવે ધીરુભાઈ ઘાટાણી સાહેબ એ એમને પણ અનુભવ છે આગળ રાખીએ ઓકે ઓકે ચાલો લો આગળ માટે આપજો છે હવે આપણે સત્સંગ સુધી છે બાર વાગ્યા સુધી તો પેલું તમે પરિપૂર્ણ પૂરું જો અહિયાં છે બરોબર આ ચોપડી પકડી રાખ પકડી રાખ કેસરી આપણે આપણી ફાઇલ ને કહેવાનું કેસરીયા વીર ના I don't know. को भी नहीं को દ જાઓ પતરુ ja yeah. પણ કવિરાજ એ છાક અને એનો વિસ્તાર સમજવો બહુ છે એટલે પાંચ આગળ બધું આવી જાય છે રેકોર્ડિંગ હોય ટાઈમે વધુ એ રા પસંદ પડે સંગ સાંભળી સાંભળી ને કવિરાજ ને આવું થાય ને તાર અંદરથી કવિ કવિત્વના પરમાણુ ઉડે પછી લખે અને લખાવાદા ચાલો બસ આવો સરીબેન આજે બાર વાગે એટલે કે આજે મહાત્માઓ આજના એટલે આજે પૂર્ણ ના મહાત્માઓ તરફથી આપણને પ્રસાદી મળે છે અને એ બધા આવે બહુ સું સત્સંગ છે જજો બહુ સુંદર છે બસ બસ પછી પછી રાખજો તમે ચાલુ પછી હું જઈ શકું